Satsang with Mooji સમરે થાતા સાબધા ભાંગવા ભક્તો અરે સમરે ભક્તો ની ભીડ તરત જ આવીને મટાડી તમે એવો લાહરજી દરજીની પેટ પીળે વીર પૂરવા સેવા શીકારો જલારા મરે જોશીનો લકવા જોશી નો દેખતી મટ વેણ બદલું નદી તણુ એ પૂર્યા આવા તો પર ઘ એવો એવો એક એક ત્યાં તો ભાગી ગયો વારે મારી સેવા સ્વીકારો જ ની હામરે માં જ માણ ભૂખ્યા એકસો પચાસ મારેલા પંખી જીવતા કર્યા એ મારા વાલા સ્વીકાર ભક્ત આવતો મરી જાય નામે આવીને રામધૂન બોલાવી દો એ તો ઠાઠડી થી દીકરો મરણ માં સપડાય તમારી બાધાથી એ ઉગરી ગયો એ ત્યાંથી જલ્લા સો અલ્લા કેવાય અરે